એકતા આજ્ઞા પાડો છો એક આજ્ઞા પાડો છો એટલે બિલકુલ નહી નું હોય શું જ મન ચિત નો કઈ મેળ છે ત્યાં સુધી લોક પૂજ્ય પણ ના દેખાય મન નડતું નથી આપણા જ્ઞાને આ દુનિયા બંધાયું નથી કોઈ વસ્તુ એવી નથી જેનાથી મન બંધાય દાદા એ આપેલું ને એ જ્ઞાને આપઘાત કરાવ કશું દુઃખ ના હોય તો લોકો આજુબાજુ વાર કે કશું દુઃખ નોતું ઘર કમ ન આદિબાજ વાર શું કે કશું દુઃખ નોતું શા સારું આપઘાત કર્યો મન નું કામ એટલે મન ને વશ કર્યું એ જગત વશ કર્યું મન વશ કરી માર્ગ મળ્યો એ કંશ વર્તે અનુભૂતિ એટલે શું કયા ભાવ શું દાદા હતો જ ને પેલા એ તો દાદા મળ્યા પેલા હતો જ ને આત્મા ભાવની અનુભૂતિ પ્રતિ તો બધું પ્રણ પામે આ વ્રત આપણા ભાવ માં વેહ્યા કરે વૃત્તિ ની જે ભાવમાં પરમાર્થે સમય શ્રી ભાઈ આ બધી વ્રતિઓ પોતાના ભાવમાં જ વ્યા કરે જે વી વામાર્ વર્ધમાન સંકેત થઈ ચાળે મિત્રવાસ ઉદય થાય ચારિત્ર નો વિતરાગ મિત્રભાસ એટલે શું આ બધી પૈસા માં સુખ છે જમવા માં સુખ છે જે માનેલું સત્યાભાસ કેવું લાગે હવે મીઠાભાસ લાગે સૌ ને હવે સત્યાભાસ રે નહી એટલે મીઠ્યાભાસ લાગે એને ટાળે જેમ જેમ આ ટાળો રે તેમ ચારિત્રો તમારે ટાળવાનો નથી નિકાલ કરવાનો સંભાવે શું કયું નિકાલ કરવાનો ટાળીએ તેનો તો ઈ રાખે પાછો ખબર પડે પાછો ગોદો મારી જાય પણ કમીક માર માં એ વાત છે આપડે એ સંભાવે નિકાલ કરીએ પેલાનો પૂરણ કરેલો માલ ગલન થતો ટાઈમ જે થાય એ નથી રહેવા દેતો શું કહ્યું પછી રહેશે અખંડ રહેશે હું કરું છું ભાનતું એ ઓછો કે થોડો પણ આત્માનુભવ નથી આ તો બાળક ના આત્મા રતન આવી પૂછે પૂછવા દાદા રતન છે કે શું છે કારણ કે બાળક છે બિચાર બદલાય વ્યવહાર માર્ગ ચેતી ને જ લખ્યું હશે ને દાદા એમ એક જ્ઞાન મોડે વાક્ય નીકળેલો ને તારે વાક્ય નીકર્યું હોય વાક્ય કહેવત એટલે હું શું છું વાક્ય જે નીકળે એટલું બુદ્ધિશાળીઓનું છે આ લોક કે છે આપડે એટલી નથી એટલી કેટલી પરિમય છે બધી છે કહેવત એટલે અનુભવ નું તારણ બુદ્ધિશાળી વાક્ય બોલે કે મનસંગાત કથોટા પછી કોઈને લેવા દેવા નથી પોત પોતાના હિસાબ પ્રકૃતિ પ્રકૃતિના હિસાબમાં કુદરત કુદરતના હિસાબમાં મોક્ષ મુક્ષ ના હિસાબમાં જો આત્મા છે તો અમોક્ષ છે જે આત્મા નથી તો મુક્ત આત્મા સ્વરૂપ થયો બંધન ઠીક છે પ્રકૃતિ સ્વરૂપ અવસ્થા સ્વરૂપ હોય કે ફરિયાદ કરે નિયંત્રણ અને આત્મા નિત્ય સ્વરૂપ હોય નિત્યસરૂપાય સ્વાભાવિકનામ સ્વાભાવિક સ્વાભાવિક